્રી સ્વામીનારાયણાય નમો નમ શ્રી હરિૃષ્ણાય નમો નમ શ્રીપૂર્ણપુરુષો નમો નમ શ્લોક નંબર 12 देवता जादेश्च महान। अने देवता पितृ तना यज्ञ ने अर्थे बकरा मृगला ससला माचला आदि कोई जीवनी हिंसा न करवी केम जे तेज मोटो धर्म एम मा श्लोक हिंसा वैदिकी हिंसा नो निषेध करें देवता ने पितृना यज्ञ करने पाड़ेला अथवा जंगली पशु वगैरे हिंसा न करी घेटा बकरा घोड़ा आदि पाला पशु आम महर्षिओ कहू हिंसा न करवी एम खूबज अहिंसा धर्म नीधान कर आथी जे हिंसा कही होती हिंसा न, न, न, न <coughs> <coughs> <इंसा नज> करी <coughs> हिंसा हिंसा हिंसा अहिंसा धर्म नीधान करती आवामी वचन खंडित थी जाए शतपथ ब्राह्मण नवमा खंड में अहिंसा न थे। <coughs> प्रतिपादन थे त्याग विस्तार थी आ अहिंसा न प्रतिपादन महाभारत में मोक्ष धर्ममा जाजली तुलाधारना संवाद प्रसंगमा, वृत्ति वाला तथा संवादमा, विश्वजीत नामे संवाद विस्तारेव <coughs> आटला प्रसंग ना। <Coughs> छे के लुब्धेर वृत्ति परेर ब्रह्मिके ही संप्रवर नी બઉ આપતકાળ પડે છે એટલે એને અડદ દીધા એટલે એને બ્રાહ્મણે ખાઈ લીધા પછી કે આ પાણી છે એટલે કે હું પાણી પીવું તો અપડાવું એટલે હું એનો પ્રાણ જાય એવું કસ્ટ હતું એટલા માટે ત્યાં કહ્યું છે કે લુબેર વૃત્તિ પરેર બ્રહ્મન નાસ્તિકે હિ સમતિત જેવું અસત્ય પ્રવર્ત છે અવ્યવસ્થિત મર્યાદે વિમૂઢેર નાસ્તિકેર નરે સંશયા વ્યક્તિ હિંસા સમનુવર્ણિતા જીવનમાં ધર્મર્યાદાને વ્યવસ્થિત નહીં પાળનારા સંશયોથી ઘેરાયેલા છુપા નાસ્તિક અને મૂર્ખ મનુષ્યોએ હિંસા કહી છે તસ્ય તેનાનુભાવેના મૃગહિંસાત્મનસ્તદા તપોમહત્ચ્છિન્ન તસ્મા હિંસાને યજ્ઞિયા મૃગલાની હિંસા કરનારાનું મહાન તપ તે હિંસાના પ્રભાવથી નાશ પામો आती हिंसा यज्ञ न करवी होदों में क्या हिंसा ना आभास हो तो, तो कहेला वचनों की हिंसा निंदा करी छे। अहीं कोई शंका करे अजय नजे तुं वेदवाक्य है अज अर्थात बकरो तेनाली यज्ञ करव जो कोई हिंसा न करे तो पी आज कई रीते थे प्रत्युत्तर आ परोक्षवादोंगदम तथा वेदों पर निवृत्ति करा कर्म करे बाई लालच आपी जम औषध खवड़े स्वर्गाधिक प्रलोभन आपने श्रेष्ठ कर्म करावे छे. छे करे आलोक निवृत्ति करा આ લોકમાં બધા બહુ આસક્તિ છે એની નિવૃત્તિ થાય તો એને તરત જ દ્રષ્ટિ હો તે પૂગ છે કે ભગવાન હું છે ને બીજું હું છે દેવતા લોક હું છે આ લોકમાં જેટલો બધો ચોટી ગયો છે ને એટલી બધી આસક્તિ છે એટલે એને પેલા તો જજમેન્ટ નથી લઈ આપતો કે વિવેક લુપ્ત થઈ ગયો છે એટલે વિવેક ઉઘાડો કરવા માટે પણ આ લોક એને આસક્તિ તોડી તો જ એનો વિવેક છે એ ઉદભુત થાય અને પછી તો દેવતાના લોક છે ભગવાનનો લોક હું છે એની ખબર પણ આગળ તૈયારી કરે તો આ લોક માંથી એને ઓછી થાય આશક્તિ ઓછી થઈ પછી મળશે દેખાવાય એટલે પરોક્ષ વેદો એમ બાલા અનુશાસન કર્મ મોક્ષા એ પ્રશસ્ત જ કેવાય એનાથી બીજો પ્રશસ્ત હોય નહિ એમ એવો કેવાય એટલા માટે કે આને તો અત્યારે આને આલોક ની આશક્તિ છે એટલે બીજી આશક્તિ નહીં આશક્તિ મુકવાનો નથી સ્વર્ગ ભગવાન ની આશક્તિ તો થવાની નથી હિંસા નો રસ્તો બતાવ્યો છે એમ કીધું ને કે જાજી હિંસા કરતો હોય એને સંકોચ માટે કર્મ મોક્ષાય કર એને કર્મના મોક્ષ માટે કર્મ બતાવે છે નવી હિંસા કરવા માટે કઈ વેદો નથી અનુમતિમાં અને વિધાનમાં બે ફેર કહેવાય પેલા અતિ હિંસા કરતા તો એને થોડીક ને થોડીક હિંસા અનુમતિ આપી છે અને એ શરતી અનુમતિ આપી છે અને એ વૈદિકમાં આપી છે એટલું છે કે કર્મ મોક્ષા એ કર્યું એમાંથી છૂટે એટલા માટે એને અનુમતિ આપે છે કે નવીન વિધિ નથી वेदो परोक्ष वादात्मक छे, ते कर्मनी है करावा माटे कर्म करे बाई लालच आपी जम औषध खवड़े स्वर्गाधिक प्रलोभन आपी श्रेष्ठ कर्म करे वेदा ब्रह्मात्म विषयस्त्रिकाण विषया इमें परोक्षवादा ऋषय परोक्षम परोक्ष ममच प्रियम ભગવાને બહુ સમજી ને વિચાર કર્યો છે ભગવાન તો ગમે છે ભગવાન તો કઈ ગમતું કે ન ગમતું એવું કઈ છે સાંભળવું ગમતું નથી એટલે ભગવાન એવું છે કે આને જેમ પાદરું પડે એમ કઈ એટલે ભગવાન છે આમ થઈ ગયા ઋષિ આવ્યા એ તો બહુ મુક્ષુ હતા પછી થોડાક વરહ રહ્યા એટલે ઋષિ ને મગજ ડાયવર્ટ થઈ ગયો એવી પરોક્ષવાદ ની કથા ઋષિ ડાયવર્ટ થયા વિચારો કેવા હતા અને અટાડે આપડા વિચારો કેવા છે ઋષિ ને કેવા પરોક્ષ જો એ સમજી જાય તો પછી ભગવાન બહુ પ્રિય લાગી જાય ઋષિ એક હતો રાજા અને એક હતા ઋષિ એવી પરોક્ષ ની કથાઓ વેદો હોતે આવી કથાઓ પરોક્ષવાદો વેદો એમ અને પરોક્ષ ભગવાને ગીતા ભાગવતમાં કીધું એકાદશનમાં ઉદ્ધવજીને કે હું તને ડાયરેક્ટ નહીં કહું આમ કે ઋષિ હતા અને એણે કર્યું એટલે એક ઋષિ તો ન હોય પણ બે ઋષિ હતા એક ઋષિ આમ કર્યું એક ઋષિ આમ કર્યું એટલે બે ઋષિ હતા બે રાજા હતા એક રાજાએ આમ કર્યું એક રાજાએ તારે કયો રાજા થવું છે ઋષિ થવું છે એટલે ઓલ બીજો એક બીજા એક ઋષિ તો બતાવવા પડે જે ડાયવર્ટ થઈ ગયા હોય બે ત્રણ ઋષિ બતાવ્યા તે માંડા મગજમાં આવે કે આ ડાયવર્ટ થઈ ગયા આ ઋષિ ડાયવર્ટ થઈ ગયા એમાં એકાદોઝો આ ઋષિ ને ફીટ થઈ જતો હોય નવા આવ્યા ઈષિ ખાસ કરીને તો નવા ઋષિઓ ને જ બધી આવે જૂના ઋષિઓ તો ફરે એમ હોય ને કઈ દુર્વાસા ફરે દુર્વાસા જૂના ઋષિ ફરવાના હોય ને એટલે નવા ઋષિ આવતા હોય તો ભગવાન એટલે નવા ઋષિઓને માટે ભગવાન આપે જૂના ઋષિઓ જો થાકે કોઈ વાત કઈ ભટકાય ભટકાય ને તો પછી વળી અને એમ થાય કે આ નવા ઋષિઓ તો ખાટી ગયા ને આપણે તો જૂના તો બહુ ખાતા નહિ તો વળી પાછા નવા થાય ચાલો આપણે નવા ઋષિ થાય એટલે આવું વેદો પરોક્ષ પરોક્ષ પરોક્ષ વાદો વેદો એમ બાલામુશાસન કર્મ મોક્ષાય કર્માણી વિધતે કેવું ભગવાને જો શાસ્ત્રો કેવું બને બન્યું એ કઈ ઋષિ ડાયરેક્ટ બતાવવા જેવા જ નથી ભગવાન સમજીને કર્યું ભગવાન વિશ્વ મંગલ સ્વામી ઋષિ તમે આમ કરો પણ એમ બતાવવા જેવા ન હોય વિશ્વ મંગલ સ્વામી એમ એટલે ડાયરેક્ટ ભગવાને નથી બતાવી શકતા આ તો આપડે તો મૂર્ખ્યા એટલે બતાવી બાકી આપડે કઈ ડાયા નવાય ભગવાન જેવાય આપણે ઋષિ તો સમજી જાય તો થોડીક કરે ને ન કરે અમે ક્યાં કમસી તો વેલા અગાઉ ત્યારે કરી બધું ભૂકી જઈએ પછી એટલે એમ ભગવાને આવીને સીધા ડાયરેક્ટ તો કેતા નથી આ તો આપણી તો કમજોરી મજબૂરી બધું એટલે એ કઈ સીધા ડાયરેક્ટ ઋષિને સીધા એટલે જો ભડાકો ન થાય તો વાંધો નહીં અને ભડાકો થયો તો નુકસાન કરે ને વતાવા ગયા હોય એને જ નુકસાન કરે બોલી ડોસી છે રાજીવને મારવા ગઈ ભડાકો ખબર કોણ હતી આ બધો વર્લ્ડલી મટીરિયલ નો ભડાકો હતો આ તો પછી ચેતન માં ભડાકો થાય એટલે એ તો પછી કેટલો બ્રહ્માંડ ફાડી નાખે બધા ન્યુટ્રોન ને આગા પાછા કરે એટલે ભડાકો થાય ન્યુટ્રોન ઇલેક્ટ્રોન ને રાઉન્ડ માં ફરતા હોય એ તો બઉ સ્ટ્રોંગ હોય એને બતાવાય નહિ કે આમ તમે જરાક આમ કરો જો બતાવવા ઇલેક્ટ્રોન ને તો કેટલા બીજાને ઇલેક્ટ્રોન તોડી નાખે પરોક્ષ વાદો વેદો ને ભગવાન ને પરોક્ષ છે એ ગમે છે પરોક્ષ કેવું ઈ ગમે છે ઉપદેશ દેવો ગમે છે ઉપદેશ છે ને પરોક્ષ પણ એ દેવો ગમે શ્રી કૃષ્ણ ભગવાન ઉપદેશ કે ભાઈ દેય ભગવાન કર્યા અને એવું બધું કીધું છે તો એ પછી ઉદ્ધવજી સમજ્યા નઈ એટલે ભલે ડાયરેક્ટ કેવું પડ્યું ભગવાન ની ક્યારેક મજબૂરી તો થતી જશે એટલે કે તમે હવે અહીંથી જાવ ને આ ઘર છોડીને જાઓ ને તો ઉદ્ધવજી તૈયારી કરી ઉદ્ધવજી ને તો ફટકે તો બઉ વાંધો નતો એટલે એને ફટકે તો સારું ફટકે એટલે વાંધો નહીં એટલે કે ભગવાન કે હું જાઉં પણ તમે થોડુંક મને કઈક સરખું ડાયરેકશન આપ ભગવાન પાસે ફરીથી આખું પેલેથી તમારે આમ કરવાનું તમારે તો પછી રોવા મળ્યા પછી ભગવાન ત્યાગો એમ દુષ્કરો ભગવાન રોડતા રડતા કીધું છે એમ નહી તો દુષ્કર ક્યારે કીધો એમ મારાજ આ મારા થી નહી થાયું ભગવાન ને પરોક્ષ પરોક્ષ ભગવાન બહુ રાજી થઇ ગયા કીધું અને સમજી ગયા થોડીક વાત માં ભગવાન ને વેદો ને પરોક્ષ પણ કેવું ગમે છે ભગવાન ખુદ નથી પ્રવર્તતા તો ભગવાન જે ઉપદેશ દે છે બધો એ પરોક્ષ થી દે છે ભગવાન ની વાણી એવી વેદ પરોક્ષમ એમ વેદો એ વેદો નું હાર્દ જાણીને એવું કીધું છે કે વેદ છે ને એ આવું કેદ તો કઈ પોતે પોતાના વિશે તો સ્ટેટમેન્ટ કરતા જ નથી કે હું આવું છું વેદો છે એટલે જે પોતાને માટે વેદો છે એ કઈ પોતાને માટે સ્ટેટમેન્ટ કરતા નથી પણ વેદ વિશે ઋષિઓએ સ્ટેટમેન્ટ કર્યું છે કે વેદ કેવા છે કે પરોક્ષ વાદો વેદો એમ બાલાય એવું નથી ભગવાન ની જ વાણી છે અને ભગવાન નો એવો અભિપ્રાય છે કે ડાયરેક્ટ નો કેવું મુક્ષ એવી અપેક્ષા હોય એટલે એ તો એની એમ કે ઓછી સમજણ અને ગુરુઓ સીધા ડાયરેક્ટ કહી દે એની મૂર્ખાય કહેવાય કઈ દે કે આ તમે આમ કરો તમારે આમ જ કરવાનું છે તો એની મૂર્ખાય પરોક્ષ નો સમજે તો પરોક્ષ નો સમજે તો ભોગવવાનું આપડે બીજું ભાગ માં લખ્યું હોય ભોગવવાનું પરોક્ષમાં ન સમજાય તો ભોગવન તો આપણે આગળી ભોગવન હોય ન ભગવાન કોને હોય ને ચલી આતી હૈ ક્યો નહી કરતે હે તો દંડ કરો સામિત હોય સામી નહી કરતે હૈ તો નહી કરતે હૈ लेकिन करते हैं वो क्यों नहीं करते जवाब आप नहीं करते हैं वो तो समझ में आ गया है कि वो तो पहले से ही नहीं करते हैं अभी बीच में से नहीं करते हैं ऐसा तो नहीं है ये? लेकिन करते थे और बीच में से नहीं करने लगे ऐसा क्यों ન જ કરે તો પછી આ વાત આ યજ્ઞ કઈ રીતે થશે તેનો પ્રત્યુત્તર આ છે કે પરોક્ષ વાદો વેદોય બાલાના અનુશાસન કર્મ મોક્ષ કરોક્ષું આપડે પણ એ સુખરૂપ થાય જો પ્રત્યક્ષ કે સમજવું એ બઉ કઠણ પડે છે આપડે કોઈ એમ કે મોઢું અરીસા જોઈ ને આવો એ મોટું બગાડીને કહેતો કે અરીસાડ્યું હોય એવું બગડી જાય કે નઈ જો કોઈ નો ભાળે આપણે અરીસો પડ્યો હોય તો આપણે અરીસામાં જોઈએ તો આપણું મોઢું કેમ થાય મોઢું બગડી જાય એ તો ઓલું સામે દેખાય એવું તો બગડી જાય કદાચ પણ નક તો હામે ન દેખાય તો હામે એવું દેખાય તોય મોઢું નથી બગડતું હવે એવું હોય બટે સીધી હોય એ પોતાનું મોઢું જોવે તો મોટું બગડી જાય એને મોટું બગડતું જ નથી એટલે આવું કે જો પરોક્ષ કથા હાલતી હોય અને એમાંથી માણસ આવડું લઈ લે તો એને બહુ જ મજા આવે એને અંતરમાં એના જીવ માં બહુ મજા આવે છે કે આ કથા તમને લાગુ પડે છે આ રીસો તમાર સાથા તરીસો છે કથા તો છે એટલે જેને જોવું હોય જોઈ લેવાનું બતાવવા વાળા એ હોત આમ કરી લેવાનું કથા કરવા વાળા બતાવવા વાળા કેમ એટલે પરોક્ષ થી સમજવાની બહુ મજા આવે અને એવી પ્રત્યક્ષ થી સમજવાની મજા નથી આવી મેં કોઈ ની પ્રત્યક્ષ સત્સંગ બહુ કર્યો નથી પરાયણ થઈ ગયો હોય તો ભલે આપણે પરોક્ષ સત્સંગમાં કથા વાર્તા પછી પ્રત્યક્ષ ક્યારે બેઠા જ નથી કોઈ ને કોક આવીને કોક ને એમ થઈ ગયું મારા સત્સંગ ઉભરા જાય છે તું લે તો વળી આપણે હા આવી ગયા બેઠા હોય કે ભાગવાની જગ્યા ન હોય તો કે ભાઈ આમ જ ભાગી શું નહીં હવે બેઠા નથી એટલે પ્રત્યક્ષ આપણે બહુ ઓછો મજા આવી એટલે આપડે એક્સપિરિયન્સ ની વાત એવી પ્રત્યક્ષ માં મજા નો આવી ક્યાંક પ્રત્યક્ષ માં આવી ભરાણા હોય આપડે અને તું આમ જ કર તો આપડે તેમ કરવાના હોય નહી બઉ ખાટો થઇ જાય આપણે કઈ આપડે થોડું આપડે મૂક્યું હોય આપણે પકડ્યું હોય મૂકીએ કઈ મૂકવાના હોય ને અને પરોક્ષ કે તો મૂકી દે પરક્ષમાં અર્ધો રોલ આપડો હોય ને અર્ધો રોલ આપડો હોય ખાલી ન્યુટ્રલ બતાવી દે એક ઋષિ હતા ને એ પેલા શરૂઆતમાં બહુ સારા હતા અને પછી બગડી ગયા અને પછી એને બહુ વાંધો આવ્યો એટલે આપણે પછી એમાંથી અર્ધો આપણે વાંધો નહીં તો કે આપણે પછી ઈ ઋષિ ની કથા કહે તો પછી ઈ ઋષિ પર કે આ ઋષિ બરાબર આપણે માટે બરાબર એવી પરોક્ષ માં એવું લેવાનું હારું હેલું પડે ને કે નહીં પ્રત્યક્ષ માં આવી ગયા તો એવું હેલું ના પડે આપડે કઈ આમાં ફાવતું બીજું ક્યાંક ગયો એમ બીજું નથી તો કેવું લાવો બીજું આપડે હાઉલા થઈ જાય તો બીજું કઈ રસ્તો નથી કારણ કે આ પેટ પડ્યું છે પીરસવા જાય હોય ને એમાં એમાં લિમિટેશન આવી ગયું હોય આજ તમારે લેવાનું બીજું કઈ નઈ અને પરોક્ષ તો મોટું પીડ્યું હોય બધું એ એક કલાક કથા કરી હોય તો કેટલી બધી કથા આવી ગઈ કેટલા ઋષિઓ આવી ગયા હોય એટલે બધા એમાંથી કઈ આપણે થોડું ઘણું જોતું હોય એટલું લઈ લેવાનું પૂરું થઈ જાય એટલે પરોક્ષ કથા છે બઉ મજા આવે પરોક્ષ માંથી એટલે તો ભગવાને એવું કીધું ભગવાન પરોક્ષ કોક કથા કરે અને મારા ઉપર ન કરે તો સારું પછી હું એમાં લઈ લે મારે જોઈએ એટલું એટલે આ બધા ભગવાન પણ બધા લગભગ ભગવાન ઉપર જ કથા કરે મોટે ભાગે તો કે આ ભગવાન આવવા ને ભગવાન ભગવાન મૂંઝવણ તો થતી પ્રત્યુત્તર આ છે કે પરોક્ષ વાદો વેદોયમ બાલાનામ અનુશાસનમ કર્મ મોક્ષા કર્માની વિધત્તે એટલે ઔષધિ આમ જ એવું કીધું એને પરોક્ષ વેદો પરોક્ષ વાદાત્મક છે તે કર્મની નિવૃત્તિ બાળકોને મીઠાઈ ની લાલચ આપીને જેમ ઔષધ ખવડાવે છે તેમ સ્વર્ગાધિક નું પ્રલોભન આપીને શ્રેષ્ઠ કર્મ કરાવે છે પરોક્ષ વાલું છે ભગવાન કે મને વાત એવું પરોક્ષ વાદાઋષય પરોક્ષ બેઠો થોડો પ્રત્યક્ષ નો એવું તો થાય પણ સમજાવવાળા ઋષિ હોય ને એને નો સમજાડું હોય એટલે એ પરોક્ષ નો પ્રત્યક્ષ નો આગ્રહ રાખે અને સમજાવવા વાળા ને પ્રત્યક્ષ માં ફાયદો હોય એને થોડુંક આમ થાય ને આત્મસંતોષ થાય મેં સમજાવ્યું કથા માંથી લઈ ગયું હોય કથામાંથી પરોક્ષ માંથી લઈ લીધું હોય એને સમજાવવા વાળા ને શું ફાયદો એને કઈ મનમાં ઓલો કઈ થોડોક ઓલો કોટો ના આવે કે મેં જ આને સમજાવી દીધું એવું કઈ સમજાવ્યું એમ થાય કે ભાઈ આ ક્યાંક થી પકડી જાય ભાઈ વેદો કર્મ જ્ઞાન અને ઉપાસના ને કહે છે બ્રહ્મ ને જીવાત્મા ને પણ કહે છે મંત્રો અને મંત્ર આ વાતને ગુપ્ત ભાવ કહે છે मैने बाबत ने गुप्त रीते कहते हैं भागवत हिंसा कर स्वभाव हिंसा ने ओी करने तथा आपत्ल प्राण संकट ने उलंघा हिंसा नो आभास केवल अभ्यनुज्न सं जो है कहूर्थ प्रतिदृष्ट अत्यंत आसक्ति हो राजा ने केवल शास्त्र प्रदर्शित कर्मों वन में जरूर पूर तो अनिषि पशुओं वर्वो आम कहीने उखल वृत्ति ने निम करे તે રીતે જ્યવસા વ્યવહાય્યવહારિશ મધ્ય સેવા નિસ્તુ જંતોર્નહી ત્રોદના વ્યવસ્થિતસ્તેષ વિવાહ યજ્ઞસુરા ગ્રહેરાસુ નિવૃત્તિષા વ્યવહારીશ મધ્ય આ ત્રણમાં માણસને અતિ માસ પક્ષ મધ્ય એટલે મદ્યપાન વ્યવહાર સ્ત્રી એમાં એને ત્રણ ઠેકાણા કરી દીધા પણ ન તંત્ર ના વિધિની પ્રેરણા નથી વેદો પ્રેરણા નથી કે તમે આમ કરો તમે આમાં દેખાય છે અને પછીઓ આવે તો કીડીઓ ક્યાં બે હાકારમાં બે નો બેમાં વધારે રસ એટલે જીવને નબળાઈમાં વધારે રસ હારામાં રસ નથી જીવનો એવો અનાદિકાળ સ્વભાવ છે એને કારણ શરીર કહેવાય દરેકનો જીવ એવો સારું પડતું મૂકીને મોડું જ ગ્રહણ કરે છે એટલે ગુણાતીતાને સામે કીધું કે મુમુક્ષુ છે એ તો હામે પૂરે હાલે છે એ નબળા મૂકીને હારામાં સારું ગ્રહણ કરે એવો નેચર હોય અને એવી એની શક્તિ જો હોય અંદરથી તો એ મુમુક્ષુતાની શક્તિ કહેવાય એ પાવર કહેવાય મુમુક્ષુતા નબળું મૂકીને સારું ગ્રહણ કરવું મોટે ભાગે હારું મૂકીને બધા નબળું જ ગ્રહણ કરતા હોય કોઈ કરતા કોઈ એવો નથી માયાનો પ્રવાહ છે અને હારું ગ્રહણ કરે તો એ કઠણ જ હોય હાર હેલું ના હોય દેહાભિમાન ને કઠણ હોય એટલે દેહાભિમાન ઘણાતું હોય એટલે લોકે વ્યવહિષ મધ્ય સેવા નિત્યાસ્તુ જંતોર નહી તત્રોદના વ્યવસ્થિત આજ્ઞા કરી હોય તો એમાં કોઈ પ્રેરણા નથી એમ સમજી લેવાની વ્યવસ્થિતિ રાસુ નિવૃત્તિ એવું ક્યાંય નથી તમને બહુ જ ફડફિયો હોય તો પડો નકર તો બહુ એવી રીતે બોલામાં બને आ दुनिया में देखाय मैथुन मध्य तरफ प्राणी स्वाभाविक प्रवृत्ति करतीमी याग द्वारा सेवन व्यवस्था करे वास्तव मा मैथुन मांस मध्य वालास्त्रो अभिष्ट है વેદો નું તાત્પર્ય નિર્ણય મહત્વ હોય તાત્પર્ય હું છે એને માટે તો બધે બહુ ડખો થઈ જાય છે ને યત્ર ત્રિસર્ગો ધામ કવયો મોહ્યંત શું જન્ બ્ર આદિ કવયો સૂરય યત્ર્યંત મોહમાં પામે છે કઈ ગુજરાતી કરવા માં નથી પામતા તાત્પર્ય નિર્ણયમાં મોહ પામે છે મોહ ન થાય સીધું તાત્પર્ય હાથમાં આવે એટલે જ આપણે કહે છે ને કે શાસ્ત્ર એકદમ સરસ અર્થ કોણ કરી શકે જગત નો ભડભ્યો જ હોય તો શાસ્ત્ર ભલે ગમે એટલે ફેદી નાખે તો એને કઈ હાથમાં ન આવે અને નકરું દેહા બીમાર જ હોય અને ભક્તિ નો છાટો ન હોય તો એ વેદો ને આમ ગમે એટલા પાના ફાડી નાખે તો એ વેદ એને કાંઈ એટલું હાથમાં ન આવેદ બિચારા ડરેશમાં આવી જાય છે એને હાથમાં ન આવવા દે કઈ એને બીક હોય ને તમને બીક ન હોય કે આપડે કોક ખરાબ માણસ હાથમાં પડશું તો આપણું શું થાય વેદ ને એવી બીક નો હોય વેદને એવી બીક હોય ભલે એની ન્યાય વેદાંત ઓલું બધા વ્યાકરણ એ બધા પારંગત હોય તો એનું તાત્પર્ય હાથમાં ન આવે એને બિચારાને બીક લાગે બહુ કે આના હાથમાં હું ક્યાંથી પડ્યો આને પનારે એટલે વેદ નો એના હાથમાં આવે અતિ જ એને તીવ્ર વૈરાગ હોય તેમાંથી ભગવાન માં અને ભગવાનના કાર્યમાં જેને અતિભક્તિ હોય એને વેદ હામો આવીને કે ભાઈ તો આ મારું તાત્પર્ય લઈ જા એને વેદ હામા આવીને એને વાંધો એમ નગર વેદ ભણે તો એમાં એનું તાત્પર્ય નિર્ણય એટલા માટે વ્યાસ ભગવાન તાત્પર્ય મોહ્યંતિ વ્યાસ વાલ્સ ભગવાન ને જ મોહ નથી થતો બીજા બધા મોહ થયો છે બધા આચાર્ય આચાર્ય મોહ શેનો આચાર્ય શેનો મોહ શંકરાચાર્ય પોતાની બુદ્ધિ નો પોતે કર્યું છે એવું તૈયારી જ નથી એ વેદ માં હું સાચું છે એવી તૈયારી નથી શિક્ષા પત્રીમાં હું કેવા માંગે છે એવી તૈયારી નથી અર્થ કરું એ સાચો છે એવી તૈયારી એટલે એમાં શેમાં રાગ થયો રાગ મેં કહ્યું ને અર્થ એનો એટલે એમાં તો બીજું કઈ સેકન્ડ વિકલ્પ હોય જ નહી એતો ઉત્તમ વિકલ્પ એટલે પોતામાં રાગ નથી એને જ વૈરાગ કહેવાય મહારાજ કીધું છે વૈરેગ ની વ્યાખ્યા હું વૈરેગ ની વ્યાખ્યા હું એ ભગવાન વિના એટલે કોણ સીધો કોણ આવે ભગવાન વિના પોતે જ આવે આપડે ભગવાન વિના વૈરાગ્ય શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ થી તર એમાં પેલો નંબર કોનો આવે આમાં જો ન હોય તો એનું બીજું બધું જગત છે એ રાગ જેવું છે એમાં કઈ જોવા જેવું નથી એને પોતામાં થાય છે રાગ એટલે બીજે બધી ચોટે છે એટલે શ્રી કૃષ્ણ તારા વસ્તુ થી ઈતર ઈતર એટલે આપણે બીજા બધા એટલા માટે થાય છે કે આમાં રાગ છે જો આમાં રાગ ન હોય તો બીજું કઈ હોય જ નહી એટલે વૈરાગ અતિ તીવ્ર વૈરાગ અનેક રાજા સુખદેવજી ની પેલી વ્યવસ્થા થાતા ઋષિ હતા પાર સુખદેવજી ની ભક્તિ કઈ ચોટી પછી બહુ મોટી મોટી પેલા તો શું પરોક્ષ રીતે ઉપદેશ દીધો છે પ્રત્યક્ષ નહી કઈ શેનો ઉપદેશ દીધો ખબર છે સુખદેવજી ઉપદેશનક રાજાએ કીધું કે નકામી માં નકામી વસ્તુ હોય ગોત્યા હો નકામી માં નકામી તો સુખદેવજી ગોતવા ગયા તો ગોતવા ગયા તો બીજો કોક હોય તમે નકા છો તમે હોય ત્યાર નકામો હોય તો કોણ હોય બીજો કોક હોય સદગુણ હોય ખબર પડે ખબર પડે પડવાયો સદગો પડતી હોય કે નથી પડતી પડવાયો શું કેવાયો લે ખબર ઓલી કોઠી હોય ને કોઠી ઘરમાં જૂના દાણા ભરવાની એને નીચે આવડે મોટા મોટા પથરા મૂકે એને કેવાય પડવાયો છોકરા ને એની જૂના જમાનામાં છોકરાને એની માં તારા કરતા પાણો જણ્યો હોત તો બહુ સારું હતું તો કોઠી પડવાયો તો થાય કામમાં ન આવ્યો કોઠી પડવાય નકર કોઠી માંથી ખાઈ જતા હોય કોઠી ટેકો કઈ ન દેતા હોય એટલે પડવાયો થાય એમ કે એની માને બઉ પસ્તાવો થાય કે આને કરતા પડવાયો પાણોઝ્યો હોત તો પડવાયો થાત કે તો કોઠી ને ટેકો દે આ નગરી કોઠી ખાલી જ કરે એટલે કોઠી ને નીચે મૂકેટ બધો કોઠી ને સપોર્ટ કરું છું તું મને નકામો કેમ કે છે કુતરા નો મળ હતો એ ન્યા ગયા સુખદેવજી કે આને ક્યાંક બીજામાં કઈક લઈ અને જનક રાજાને દઉં કે નકામ તો એ બોલો નથી એટલે પણ તું મને આવું માન છો એ હું થયો નથી ખબર છે એ તારાથી ત્યાં હું તો હારામાં દૂધ પાક હતો અને હતો પણ તે મને પેટમાં પાંચ છ કલાક રાખ્યો એટલે તમારા જેવા માણ હે એટલે હું આવો થઈ ગયો આમ જેવું બીજું કોઈ નકામા નકામ નથી એટલે પછી સુખદેવજી જઈ અને જનક રાજાની પાસે જઈ આમ દંડવત કર્યા એટલે જનક રાજે પૂછ્યું કેમ તમે હું કઈ અમારું કામ કર્યું કે નહી એટલે સુખદેવજી કે હું કરીને આવ્યો ને તો કે લાવો પદાર્થો કે મને તો કઈ દીધું ને તમે કે આ જો ને પડ્યું આગળ એટલે એ સુખદેવજી ઉપદેશ દીધો એ ડાયરેક્ટ નહી હો પરોક્ષ વાદો વેતો એ પરોક્ષ રીતે ઉપદેશ એટલે જનક રાજા એ કીધું કે તમને બી ખબર પડી ગઈ તો યસ ઓલ રા પાસ થઈ ગયા હવે હવે વ્યાસ ભગવાને આજ્ઞા વ્યાસ ભગવાને આજ્ઞા દીધી તારે જો ગુરુ કરવા હોય તો જનક રાજન કરે એટલે જનક રાજા એને ઉપદેશ દીધો મંત્ર દીધો એમ આયમ નકામા આયમ નકામા એવો ઉપદેશ દીધો એટલે સુખદેવજી ઠેઠ લગી જપતા તા હિમાલયમાં બહેની હતી ધડાકો કરી ભક્તિ નિધિ નો કરીએ પાછો સાર સિદ્ધિ નો કરી ને એક ધડાકો લાગે ને સુખદેવજી ને એક ધડાકો લાગે કયો એક જ ધડાકો લાગી ગયો એક જ શ્લોક લાગી ગયો વૃંદારણ્ય સોભાર એક જ શ્લોક સાંભળ્યો તો એને એકદમ ભક્તિ લાગી ગઈ એકસ્ટ્રીમ ભક્તિ લાગી ગઈ એ કરવાને એને સમજાઈ ગયું તું બોલું એટલે તમે શું કેમ કામ ના કે નકા કેરીયું બધી કોણ આ લાવશે ઓલા માંથી અહીંયા કોણ લઈ આવશે તો એને તાત્પર્ય મળે અતિ તીવ્ર વૈરાગ હોય પોતામાંથી બીજા માં જરૂરી નથી કરવાની પોતાનું એક થઈ ગયું એટલે વૈરાગ થઈ જવાનું એટલે પોતામાં જો એને વૈરાગ થઈ જાય તો એને ભેદ છે પોતાનું તાત્પર્ય કે ત્યાં સુધી તો એ ભેદ કેવાનો નથી ગયા ગમે એટલો પાના ફાળી નાખે તોય કે વેદ છે અને એનું તાત્પર્ય છે આમ જ કે તો ઓલો ઓલા કે નાના એટું મારી આવે કે તું શું સમજ વેદને તો હું સમજું છું મને કેવા આવ્યા આજે હાજે વેદ તાત્પર્ય ખરતું આવે વેરાતું હોય ને તાત્પર્ય હોય ભેડું કરી લે એટલે તાત્પર્ય આગળ નો હોય કામ કરવા જાય તો એમ કે હું આવું કરવાનો છું તો એને તાત્પર્ય કેવાય તાત્પર્ય હું આવું કરવાનું છું તાત્પર્ય હું તો આવું કરવાનું છું અદલ કરવા ગોલ સેટિંગ કરીએ ને આપણે કે નઈ તો એને તાત્પર્ય કહેવાય શું કહેવાય ગોલ ને તાત્પર્ય કહેવાય બીજું કેવાય પણ આગળ વાહેરાતો હોય તો એટલે તાત્પર્ય નિર્ણય છે વેદો નો તાત્પર્ય નિર્ણય મુહ્યંતિયુ રહ્યા વેદો એને કોઈના હાથમાં નો આવવા વેદ છે એ ઋષિને હાથમાં નો આવવા પોતાનું એટલે બાદ લઈ આવ્યો છું કે હું લઈ આવ્યો તું કે લઈ આવતો લઈ આવ્યો છું તો હું જ તો તમને હું કરવા બાંધો છું હું લઈ આવ્યો છું ુહંતીસયા સૂર્ય સૂર્યો એમ આવશે અમે તાત્પર્ય લિયે ખેત હાર જય